બધા દોષ તમારા છે તેની જ ગુણ છે ન્યાયાધીશ તમે આરોપી તમે અને વકીલો તમે પોતે હોય ન્યાયાધીશ પોતે જ્યાધીશ તો ન્યાય કેવાય નહી અને આરોપી એટલે તો પ્રયાસિત કરવું પડે ન્યાયાધીશ પોતે આરોપી પૂછે પોતે ન્યાયાધીશ હોય એટલે બધું જોવું પડે એમ કે બધું સમજવું પડે મારું છે ગુના કરેલા એનું જજમેન્ટ પોતે કરી શકે છે પણ વકીલ હતા ને બધા ઉડાડી દે એટલે પોતે આરોપી આરોપ નામો ઘટતા નથી પોતે બુદ્ધિ જાય ભૂલો પહી ગયા છે એટલે ભગલો ના દેખાવા દે એટલે આ સંસારમાં ભટેક ભટેક કરવું પડે છે બધા સુધી તમે જે ધન્યવાદ રહેતા સુધી જે જે કઈ દો જે કોઈ ના દોષ તમને લાગ્યા છે બધા દોષ એના હતા તમારા દોષ હતા કેટલું જો સમજાય તારે ભ્રાંતિ ગઈ કેવાય ભ્રાંતિ ગઈ કેવાય શું પશ્ચાપ કરો વિકલ્પ ખરો બીજો વિકલ્પ તો શું નઈ જવું છે આમ કોઈ કોઈ બોલે બોલ ના બોલો સમજાય વિકલ્પ તમે જે કહો વિકલ્પ એ વિકલ્પ કેવો ભટકવાનો વિકલ્પ કોક ના દોષ ને પોતાના હા પોતાના દોષ ને કોક ને હા તમારા જ પોતે છે તમને બધું બતાવ एकार एक करे अपनी सामधान मेलव मे आर्थ एव भूल नो एकार करे ભૂલ પોતાની ભૂલ એકરાળ કરે છે મને ગાળો પડે મારે તો મને જગત દેખાય એ મારી દ્રષ્ટિ થઈ ગઈ તૂટી જવાય દ્રષ્ટિ થઈ ગઈ અત્યારે તમે જે ભોગવી રહ્યા છો એ બધી જ નથી તમારા ખાવાનો બધો નથી મારો પ્રશ્ન એવો જ છે આશીર્વાદ આપી ના કરવું હોય તો આશીર્વાદ આપી ના મારો આજિવાસી શું થાય હલકું થઈ જાય તો કઈ એટલે હું તમને કઉ છું એવું એ આવડે હોય છે એ તો તમારે અંદર ઉપલો બેસીએ બસ અમારે લોકિક દર્શીએ બેઠા જનો બરાબર કયું દઈ દરબનટ કરું એને દે ઉતારું કોઈ બેસતું નથી તારું કરું તેને ક તો ખરાબટ કઉ બધા તારું બસ તો આપને યોગ્ય લાગે તેવા આશીર્વાદ આપો બસ તો આપને યોગ્ય લાગે તેવા આશીર્વાદ આપો અજાદ મનો તો બેરોમ છે આટલું કર દે બહુ मुक्ति आपे हाँ बदलू गणुरा हिसाब तुम हिसाब गणुआ जगत में अपने मानव तरीके जन्म्या मानव तरीके आया तो, तो एनाचे उतरिए नहीं पर उद्वगमन थाय जगत ऐसी छूटिए सहेलो उपाय होता आ बदा कई पमे જગત ની છૂટકારો મોક્ષ થાય ત્યારે થાય ત્યારે થાય મુક્ત થાય ત્યારે ઉદ્વગમન કરવું છે કે મોક્ષ કરવા ઉદ્વગમન કરવું છે કે મુક્ત કરવું છે જગત ની લેવો છે કે ઉદ્ધગમ उध्वागमन पे मुक्त शीखा उद्धव गम बहुत भेरा આપનું નામ શું છે નારણભાઈ નારણભાઈ નારાયણભાઈ ના ગમતી હોય તો તમે કઈ દો અધી બીજી ધીરો નહી જ્યોતિષાસ્ત્ર માં ઘણું માન્ય છે અને જ્યોતિષીઓ ઘણા ભાઈઓ કે તમને મંગલ નડે છે જ્યોતિષાસ્ત્ર સાચી છે વિદ્યાર્થી છે પણ જાણકાર નથી ઓછા જાણકાર થોડું છે તે થોડું ઘણું સમય જ્યોતિષ વેપાર ચાલુ થયા છે પેલો ખાયા કરે પેલા મળ જાય નઈ તો હતાશ થઈ ગયો હોય તો જ્યોતિષ પાસે જવું તો હતાશા ઉડાડી પેલા એક વાર હતાશ થઈ ગયો જિંદગી આમ નું નુકસાન તમે ખોટા કર્યા છે ખોટું ના કરીને કોઈ નામ દેતા નથી આ દુનિયા ભગવાન પણ તમને ના પૂછી કે ખોટું ના કર્યું હતું તમારા જેવો એટલે આપડે ના ગમતું ચોર કે આપડે રાજા છે એટલે આપડે રાજા કે એવા પ્રોજેકશન તમારું છે બધું તમે જેવું બોલશો તેવો પડઘો આવશે જેવું ક્રિયા કરશો તેવું ફળ આવશે કોઈને દુખ આપશે દુખ આપશે સુખ આપશે સુખ આપશે જો તમારે સુખ જોઈ તો સુખ આપો લોકોને દુઃખ જોઈ તો દુઃખ આપો જે તમને અનુકૂળ આવે તે આપો અમે ઈશ્વર વચ્ચે હાથ ગાયો નથી દલાલી નથી ઈશ્વર ઈશ્વર તો મુક્તિ આપનારા છે મુક્તિ મોક સુખ આપે વાત બરોબર અને અડી આપતી હોય તારે ખેંચે તો આપણું છે આનંદ થાય શાંતિ થાય ભાઈ ભગવાન આમાં હાથ ગાઢ તમારી ક્રિયામાં ધંધા ની બાબતમાં ભણાવી આગળ આવે એ બાબત ચાલુ છે છતાં એ છોકરાઓ ભણવા માટે ઉત્સાહ બતાવશે આમ તો મને બધી વાત નું મારી છે કે મારા છોકરાઓ ભણે આમ બધું સુખ શાંતિ બધું જ છે છોકરાઓ ભણતા જ નથી એટલું જ ઉપાધિ બાકી બીજી બાજુ જવાબદારી બધી સમજાવું છું જુદો થઈ જાય ત્યાં સુધી હોવા છતાં જુદો રે જુદો અનુભવ રહ્યા કરે નિરંતર ત્યાં સુધી ત્યાં શકાય करता भगवा वस्त्र वैराग्य नीह मानु परिधान करे सत मानो एना है बना भी स्पष्ट मंत्रव्यू है भगवान रंग मिलने हृदय लागव जी भगवा वस्त्र तो भगो, भगो वस्त्र ने भगवान लगोस दिल भगवान वस्त्र दिल ने लागो કપડાને ના એમ કપડા કલ બોર્ડ નો દુરુપયોગ થયો શું થયું બોર્ડ તો આપડે દર્શન કરીએ પણ પછી ભાગરૂમ થયું કે આ લોકો ને એમ ખાતરી આ સંન્યાસી છે આ સં્યાસી તો આખા હિન્દુસ્તાન એકવું નથી અત્યારે જેને સં્યાસી કહેવામાં આવે ને ડેફિનેશન સહિત તે એકવું નથી હિન્દુસ્તાન માં તો આ બધા સાધુઓ છે પણ સાધુ ના ગણાય સાધુ તો આત્મા જ હશે સાધુ કહેવાય આ તો બધા દેહા દેહી છે બધા પરમહંસ લખે એટલું જ વાત કાગડા નહીં કરે આ લખે પરમહંસભ ને એટલે શું કરે પણ મેં હશે ભાઈ કોઈ અધારમાં એક હાથાય હોય પણ હાથા પણ આવડત ના હોય કશું બધા જુઠા નહી હોય તમે તો હાથાય નહીં હોય આવડે નહીં શું કરે પબ્લિક શું થાય બોર્ડ ના અપાય બાકી અમે તો આ દેહ ની બહાર જુદા તદ્દન સુધારી તદ્દન જુદા આ વાડી થી જુદા ને અમે નિરંતર જુદા નિરંતર સમાધિ માં વાતો ચીતો કરતા વળતા અમને ગાળો બોડે મારે તો એમ સમાધિ જાય નહિ અમારી जीव तफा जीवन आत्मा कई तफा लगे जीवा એટલે આ ભૌતિક સુખોની ઈચ્છાઓ કરે ભૌતિક સુખમાં જ રાચ્યો છે રમણતા ભૌતિક સુખમાં બીજી કોઈ સુખ નહીં આ સુખ સત્ય લાગે છે રમણ ભૌતિક સુખો ઇન્દ્રિય સુખો ભૌતિક સુખો એમાં રાચવું એ જીવાત્મા અને આત્મા સુખ છે માનવું અને શ્રદ્ધા એ અંતરાત્મા એ શિવ એ શિવ કહેવાય જીવનો શિવ થાય એનો એ જીવ શિવ શ્રદ્ધા બદલાઈ જોઈએ કે આ ભૌતિકમાં સુખ નથી આમાં આ સુખ શાંતિ છે કલ્પિત છે સુખ આ સાચું સુખ નથી આ કલ્પિત સુખ છે તમારી કલ્પનામાં હોય તો તમને સુખ લાગે જલેબીમાં અને બીજાને જલેબીમાં દુઃખ લાગે લોકોને હોનું આપે તો ખુશ થાય અમારા જેવાના હોનારી માળા હોના બધા પહેરાવે પાછી આપીએ અમારે હોનું જોઈએ નહીં રૂપિયા જોઈએ નહીં સ્ત્રી જોઈએ નહીં અમને કોઈ ચીજ ન કહે આ કોઈ ચીજની હોય અમને आप जन्म धारण करे मनती रीते जन्म मा બધી વખત સરવૈયુ આવે આખા ચોપડા નું સરવે છેલ્લા કલાકમાં આવે ને તે સરવૈયા મરણ થાય તે જેવું સરવાયું આવ્યું એવો હિસાબ જો ખોટ નું આવ્યું તો ચાર પગ થઈ જાય બહુ મોટી ખોટા નખ માં જાય ખોડી ખોટા ચાર પગ નહી અને ખોટ નાય સર હોય તો મનુષ્યમાં આવે અને નખો આવે જાય ओछा बढ़ु खबर पड़े पोड़िए रही है मजा आई प ખ્યાલ આવે તો આ પૈણા ની વાતો વાતો નહી કરો મૈ મનમાં ઊંડો ઉતરી જાય વિચાર કરે કે આ રહી ગઈ આ રહી ગઈ તો છોકરા બધા સમજી ગયા કે બાબાજી મંત્ર બોલો નવો ભગવાત વાસી સર બાપાજી કે છે એની વાસના પછી આ છોકરા મોકલી છોડીને એ છોડીએ પરિણામ એ છોડીએ કઈ બાપુજી છે તમે મંત્ર બોલો ને મારી ચિંતા ના કરો ત્યારે બાપુજી શીખે છે છોકરું છે આ ભેંસ કઈ બીજા નથી આજ બધા આ ના જ લોકો આ કયુબ ના મનુષ્યો જાનવર માં જ વધુ જાય છે શું થાય છે કારણ કે અહીંયા ભેર શેર કર્યા ઓછું આપ્યો નૃત્ય કર્યો ચોરીઓ કર્યો બધું કરે છે ને બધાનું કળી ને અને પ્રમાણિકતા નીતિ હોય તો ફરી અહીંયા આવે અને પોતાનું સુખ બીજાને આપી દે પોતાનું સુખ પોતે ભગવાન એને બીજાને આપી દે એ દેવગતિ બધા એવો ગો ભાઈ ને હવે તો એ દેવગતિ માટે રિઝર્વેશન તૈયાર સારું કામ કરવા પચીસ હજાર सारू काम करना दुखा अर्थ लोग ने समझाता सारू काम कर આજે બીજ નાખી રહ્યો છે સારો કામ નો પણ ભોગવી રહ્યો છે ખરાબ કામ નો ફળ રહ્યો છે ખરાબ કર્મ કરેલો નું ફળ અત્યારે ભોગી રહ્યો છે નવા સારા બીજ નાખે છે ના પડ્યો પડી ગયો એજ રીતે છે આ જગત મારે એ ચિંતા ના ફળ તો આ માણસ મરી જાય છે આ ખરાબ કરીને તો પસ્તાવો કરતો હોય આજે પાક લાગે એ ભગવાન આ ફળું ખોટું એ ફળું એટલું પડતો હોય તો કેટલા પ્રાપ્ત થઈ જાય પણ પસ્તાવો કરતો करे जी वही गयी हो वतांतर करे मरी जाए तरतना बीजा आत्मा बीजा दाखल थी जाए क्या करे मरी जाए तारा जाए तो, तो पी आरमु करे आई हेतु हेतु तो हेतु तो आोको પૂંજ બોંધે એટલે બાપુ કઈક એટલે ધાર્મિક ક્રિયાઓ છે લોકો એટલે આ લોકો ને બતાવવા પૂરતું ધાર્મિક ક્રિયાઓ છે લોકોને બતાવવા પૂરતું લોકો કઈ ધર્મ કરે કઈ પૈસા ખર્ચે એટલા સારું છે ને ત્યાં ત્યાં ખર્ચે પ્રજા નો દબડાય દબળાઈ પેલા ગયા તો ગયા તો બીજું કઈ જાય નહીં ગયા તો હિસાબ છૂટી ગયો પૂરું થઈ ગયું હિસાબ ચોક થાય તો આ તો આપડા આ કરે ને કઈ ફોન કરે છે એના બાપ ના નંબર એ ફોન કરે પછી એના નંબર એનો છોકરો ફોન કરે બધો એવી રીતે ફોન થાય એટલા માટે ગોઠવણી કરેલી આપડી नरिया जात जात कचर भरे बड़ी जाए सारा विचारे जागृति बदवास ઉપાસ છે એકાદશી નું મહત્વ કરું કરું પણ એકાદશી આવું ના કરવું છે ગમે ત્યાં બધું કાક આકાર હશે એકાદશી એટલે શું અગિયાર પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય અને નિરાહારી રાખવું એકાદશી અહારી જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન એ અગિયાર ને આહાર આપવાનો નહીં સંદાસ જવાની છૂટ ના આવું આહાર જ નહી આહાર જ નહી આહાર નહી આપવાનો મન જે વિચાર કરે તે જોયા જ એને આપડે મૈતર માં એકાદ થાય આહાર આપે કેવાય થોડો વિવેક થશે જોકે સંતો ને પીછાણ ન પૂછવી જોઈએ છતાં પણ આ બાતમી થોડી ઘણી પીછાણ આપશો તો અમે આભારી આપની પીછાણ માંગે છે ઓળખાણો જાહેર દરેક માણસ મુજારી બધા ઉપર આવી પૂજા કરે આજ જાતે પૂજા કરે પછી આખું ગામ પછી દર્શન કરવા તો દર્શન અમારે જવું પડે ને આ તો કોઈ ધનભાગ્ય દિવસ ના હોય ને એવાય ને અમારું કેટલું બધું કેવાય કે આ દર્શન લાભ હોય નહિ જ્ઞાની પુરુષ એટલે જે દેહ રહેતા નથી તે દેહ માલિક નથી તે ટાઈટલ જ નહી વાણી કોણ બોલે છે ભગવાન થી બોલાય નઈ ભગવાન બોલાની શક્તિ જ નથી જળ શક્તિ છે ભગવાન બોલવાની શક્તિ જ નથી जड़ शक्ति करफात खो ईश्वर भगवान भगवान तो भगत आप ना गुण हो એ બધા ભગવાન કેવાય ભગ ભગુણો એટલે એનામાં માદેવતા હોવું જોઈએ રુજુતા હોય છે માજુતા સમા સૌ આ બધા ગુણો હોય તારે ભગવાન કહેવાય બે ધારી રૂપે ભગવાન કેવાય બે ધારી ના હોય પરમાત્મા કહેવાય શું ईश्वर तो हिंदुस्तान मनुष्य परमेश्वर पेला परमेश्वर कहना ધર્મો કેમ છે એક જ જાત નો ધર્મ હોય તો પછી આ સ્કૂલ માં ભણવા જયે છે એક જ એક જ ક્લાસ હોય છે નીચે થી દરેક ની શ્રદ્ધા જુદી હોય શ્રદ્ધા જુદી હોય એટલે દરેક નું મંદિર જુદું જોયે મૂર્તિ જુદી જોયે બધું જુદી સાંસદ એક જ ડિગ્રી પર બધા ના હોય કોઈ ના આવું બે વડવડા પણ એમ કે માનતા લે છે ને આ કરવાથી સારું થઈ જાય એ બધી માનતા લે છે લોકો સંતો નો આધાર હોય તો સાઈ બાબા નું સારું છે હું કોણ છું કોણ છું કોણ છું તે આપણે જાણવું જોઈએ તો જ પછી આગળ વધી જક કેવી રીતે જાણી શકાય સંત પુરુષો કે છે કે હું કોણ છું એ જાણવું જોઈએ હું કોણ છું એ જાણવું જોઈએ સામાન્ય માણસ કેવી રીતે સામાન્ય માણસ કેવી રીતે જાણી શકે કોઈ ના સામાન્ય માણસ જાણી શકે ત્યાં અમારી પાસે આવે તો દેખાય અમારી પાસે ના હોય ને તેવા જ્ઞાની જોઈએ બુદ્ધિશાળી તો બધા ઠેર ઠેર પડેલારો શબ્દ બોલી ને તો મળે તારે હું કોણ જાણું તો આવજે બોલાવો તારે ક્યાં મળો તમે ક્યાં મળો આપ જાણ સમજવામાં આવે કોઈ વસ્તુ જાણવા દેખાય છે આમ જ છે તે બાકી છે જગત નું જાણવાનું મેં તો આખા ઘરે બધું જગત દેખાય क्षेत्र ज्यादा पूर्ण थे आ, આ બધા જે જ્ઞાન આપ્યું છે જ્ઞાન ઉત્યા પછી પેલા દસ કલાક ગુજરાત કરવાનું મેનેજિંગ ડાયરેક્ટર પણ પછી જ્ઞાન આપ્યા પછી મેલા પણ હજુ મા સમાધાન કરવાનું છે સમાધાન થાય એટલે સમાધાન થાય એટલે દાદા ને જ્ઞાની તરીકે તો હું સ્વીકારું છું એમ કેમ દાદા ને જ્ઞાની તરીકે હું સ્વીકારું છું સમાધાન થવું સમાધાન પેલા જન્મ ના મારા છે આત્મજ્ઞાન ના બહુ પુસ્તકો વાંચ્યા છે પણ ગયા જન્મ જે પૂજગલો છે ને એ થોડા એ થવા જોઈએ તમને જે ના એટલે દાદા ને એમ કેવું રામ નો ક્યાંય ઉલ્લેખ કેમ નથી એ રામાવતાર થઈ ગયા કે નહીં એ રામાવતાર થઈ ગયા કે નહી ગયા રામાવતાર ભક્ત ગયા રામ ઉલ્લેખ રામ કૃષ્ણ કૃષ્ણ અને દેવકી અને બધી ભલે કુતું સંપૂર્ણપૂર્ણ પાછળ સમાધાન જ કરો કાર્યકારી પોતે ક્રિયા એ કર્યા વિજ્ઞાન કર્યા કરે એમાં લખેલું છે કે દસ લાખ વર્ષે પુરુષો અત્યારે વિદ્યમાન છે ના આ તો નિમિત્ત છે હું તો નિમિત્ત છું પણ આ દસ લાખ વર્ષે આવો એક જથ્થા હોય અક્રમ નો સંસાર નો રહેવા છતાંય પણ ઉભે થાય છે ત્યાં પણ ગયા છે હકત ના આવતું આ કામ થાય આ બહુ વાર યાદ કરો તો સપના માં દાદા પછી નિરંતર કુર્તિમાં જોડે હોય યાદ આવે નિરંતર રહ્યા યાદ આવે કે લખી લાવે લોકો કે આપણ ઘરે તમે પણ હા કઈ કહી સુગંધ હું કરું છું એમાં અંકાર જે હોય છે વાણી બોલવાનું બોલવાનો વાતો નથી ના મારે કરવું પડે છે મારે એટલે મારા થકી મારા થકી કરવું પડે નિર્લેખ છું કરવું પડે હું એમાં તો પોતાના માટે લાભ લેતો નથી દાદાને કે કરવું પડે છે એના માટે તમે જવાબ દને ના જ જવાબ દઈ નહીં જે કરવું પડે એ કે એમાં મારો પોતાનો પર્સનલ કે લાભ નથી હોતો નહી તો બરાબર છે પરમન લઈ આનો આ કડ્યુબ ને એના લીધે મારે કરવું પડે છે ફોટો કી કે દાદા આ કડ્યુબ ને એના લીધે મારે ફોટો કરવું પડે આય કરવું પડું ફોટા ખરા આ આ જ્ઞાન એવું છે ફોટા ખરા ચાલે નહીં કારખાના તમે બોલાવો કોને રાત્રે અગિયાર વાગે આવ્યો હોય અને તમે બોલાવો ભાઈ આવો મગમ ઉઘાડો મગમ ઉઘાડે એનો કારણ કે એનાથી કરવું બધાય આ ક્વોચિશ છે આપડો આજે શું કુશ છે તે ક્વોચિશ તમારે એમાં રહેવું મેનેજિક ડાયરેક્ટર રહેવું રહી શકાય અને મુક્તો રહી શકશો બધા જયારે વિદેશી રહેશે ત્યાં કામ કરી સાચો જે સ્વરૂપ જ્ઞાન લેવા વાળો હોય એના દિલ માં ખરેખર ઉત્ખંઠા થાય સ્વરૂપ જ્ઞાન લેવાની એ વખતે એ હાંભો ચાલી ને આવે જે સ્વરૂપ જ્ઞાન લેનારો હોય થાય સંજોગ બાજવા છોડાવો ને ચા પીવી ના હોય સંજોગ બાજવા એ ચાલે